દાદા અમારે મોક્ષે જવું કરવું છે પણ બીજું કઈ જોયે છે દિવે ચક્ષુ દિવે ચક્ષુ થી જ્ઞાન થી સમજ પડે છે પણ અવ્યક્ત ભાવે રહ્યા છે આમાં વ્યક્ત થયેલા છે તમારે સમ્યક્ત પ્રાપ્ત થશે એટલે વ્યક્ત થઈ જશે તમે પોતે જ છો ભગવાન પણ અત્યારે તમને તો હો ના ના બઉ મજા આનંદ આવે છે શું કરે છે હીરાલા પૂછ્યું દરેક જગ્યા અત્યારે વ્યવહારમાં અને નિશ્ચય માં બે જગ્યા ક્રમિક માર્ગ છે ચાલી રહ્યા છીએ એની કે વ્યવહાર માં અને નિશ્ચય માં બધે ક્રમિક માર્ગ ચાલી રહ્યા છીએ અત્યારે ક્રમિક માર્ગ અર્થ શું તમારા જેવા જવાન જવાન ચડે પણ એ સિવાય તો શું જોયે લિફ્ટ જોયે તો આક્રમ લિફ્ટ માર્ક છે લિફ્ટાઇમ લાગે એવું છે એટલે ક્રમિક માર્ગ માં તમે ચાલો છો ખરા જી પણ ક્રમિક માર્ગ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 તમને સમજાય એવું કારણ કવું ગપુ નથી એવું જ વર્તન કરે આખા બધા બધા યુગલીક ના વખત સાહેબ દેવ ભગવાન ભગવાન ના વખત માં યુગલીક ના વખત માં એવું હશે ના ના મહાવીર ભગવાન ના વખત ના એ તો મહાવીર ના શિષ્યો એવા થશે પણ મહાવીર ભગવાન હતા ને ત્યારે જે મનુષ્યો હતા તે મનમાં જેવું હોય એવું વાણીમાં બોલતા ને એવું વર્તન માં રાખતા હતા પણ સાહેબ એમની સામે બી ગોસાળો હતો ને ભગવાન મહાવીર ની સામે હા ગોસાળો પણ એવું બોલ્યો છે મૃત્યુ વખતે એક કરોડ બાકી તમને સમજ પાડું ત્યાંના જે તે વખત ના લુચતા હતા ની જે તે માણસે ચોખ્ખું કહી દેતા હતા હું આવું કરવાનું છું શું કહ્યું હતું વાણી એવી હતી એવી હતી મનમાં હોય ને મને ખૂન કરવાની ખૂન કરીશ કે છે એવું બોલે ચોખ્ખે ચોખ્ખી વાત હતી ખોટા માણસ ખોટું પણ મન વચન કા એકાથ ખોટું પણ સારું મન કા એકાથમાં હતું અત્યાર તો સારું ખોટું તૂટી ગયું છે પચીસો વર્ષ થઈ ગયા નઈ પૂરા થઈ ગયા એટલે હવે ધીમે ધીમે રિપેર થશે અત્યાર કઈ રિપેર થયું સંજોગ ખબર પડી ની ત્યાં સુધી આ ક્રમિક માર્ગ હેલ્પ આક્રમ માર્ગ હેલ્પ કરશે શું કરશે અપવાદ માર્ગ છે હા દરેક કાયદામાં અપવાદ ન હોય તો એ કાયદો કાયદો ગણાય નહી શું નિયમ અપવાદ હોય જ શું હોય અપવાદ હોય જ એટલે અપવાદ માર્ગ છે જેટલા મોક્ષે જવાના હશે એટલા ના સિક્કો વાગી યોગ ચાલ્યા ક્યારે દસ લાખ વર્ષે ઉત્પન્ન થાય છે કાલ ચક્ર ફરી ગયું ના પડતી કાલ ચક્ર ફરી ગયું ના ફરી ગયું એ આપણે જરૂર નથી તે વખતે અને બીજા એમના નવ્વાણું છોકરા ભરત રાજા એ ચોખ્ખું કહ્યું કે સાહેબ મારે આ સંસાર મને ગમતો તમને હું આપ્યું તારે ભગવાને ના કહ્યું કે તારે કેમ તારે મોક્ષે આ બહુ માં જવું છે આ બધા જવાના હું શું કાઉે આબાઉ માં જવાય એવું જ્ઞાન આપીશું લડીઓ લડતો લડયો લડયો તો ભરત ચક્રવર્તી પછી મળ્યો ભરત ચક્રવર્તી પછી કોને મળ્યો નહી એ પછી ગયા અવતાર માં બધા એ બધા ચક્કરો માં ફરે નઈ તેમાં દસ દસ લાખ વર્ષે ઉત્પન્ન થાય સમજ ને લખેલું છે કે અક્રમ માર્ગ દુષ્મકાળમાં ઉત્પન્ન થવાનું સોળ માં જીને જો એટલે બધું કઈ આ ભગવાન થી છૂપવું નથી વસ્તુ આ તો તમારું સોનું સાચું છે ખોટું છે જ્યાં સોનું જ હાથમાં આપી દેવાનું હોય અને તે પાછું ટચ હંડ્રેડ હોચ નું જેવું નવાય નહીં પછી પૂછવાનું જ ક્યાં રહ્યું સમજી મોક્ષ નો અનુભવ થાય બધા અનુભવ થાય પછી તમને ના સમજાય સમજાય અને તેના માટે બાર વાર વેવાનું નથી કેતો હું હું તો એક કલાક ની જરૂર કઉ છું શું કઉે થઈ ગયું પોણા થઈ ગઈ સમજ્યા ને કોણ મુક્ત કરી આપડે પૂછીએ આપ મુક્ત નું દાન આપવા મારો જ મોક્ષ થયેલો એમ કે ના કે અમે તો મોક્ષ નું દાન આપવા આવેલા છે જયારે જયારે જે જોઈતું હોય તેને આપીએ જયારે દીવ ગતિમાં બીજો રસ્તો કરી આપીએ પ્રાપ્ત થાય વ્યવસ્થિત હતું આપણું જ્ઞાન શું કે ગમે તે કર્યું પણ વ્યવસ્થિત હોય તો કરે ને કે નિમિત્ત છે આપડે ઉદય છે ઉદય કોનો એટલે એમાં એનો શો આવું જો હિસાબ કરીએ તો બીજ ના પડે બીજ ના પડે એટલે મુક્તિ થાય એટલે મુક્તિ થાય